છોડી ને અહિયાં આગળ નામ કેવાય ત્યારે હાજર થાય હર્ષ ધરાવે બીજા બધા અજ્ઞાન શું કહે છે બીજા બધા અજ્ઞાન હર્ષ અને શોખ કદાચ જો આદર ન થાય તો બીજા બધા જ્ઞાન થાય વિજ્ઞાન અને તે જ મુખ નો હેતુ છે પછી બીજી વાત માં અનંત ભટક કર્યો છે અને જયારે જરૂર થાય તો જ્ઞાન આજર થતું નથી જ્ઞાન ને કરવાનું જ્ઞાન ધર્મ નામ છે એવું જરૂર છે એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બાળક છે એટલે જે આત્મજ્ઞાન છે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 આ સદ છે ને સરના માટે કઈ લઘુ પડ્યું નથી લઘુ પડ્યું અક્ષર માટે જગત આખું એ પછી કપાવો હતો મારી ના માત્ર બધા અક્ષર માં સપડાયેલા કદ આપે નઈ કઈ સંડેગાથે ખાલી ઘટ મને ખબર નથી આ તો મનમાં પછી માથે બે હા સારા ઘઉં ના મળે જીતો પામે અવશ્ય મોગ તું સદન ના રોકે નહી ત્યાં સુધી થોડા નકામા સદન કર્યા મેં પૂછક લખ્યા અને ત્યાં નહીં બધું સદન કર્યા કુ કે પુસ્તકો પરિવાર તો સજીવન મૂર્તિ વખત જે કઈ પણ કરવામાં આવે છે પોતે પોતાની મારે દવા મળી હા દબાવે એવું શાસ્ત્ર સ્વાધ્યાય કરે હવે સતત જ્ઞાની ના આધારે સતન છે લોક ના આધારે સદન ના કેવું કારણ કે સ્વાધ્યાય પણ જન્મ રવિ રમત હતો રાખજો કરવા જેવી નઈ જેમ તે બરોબર ચાલી ગયા કેવો ભાઈ કરો ભાઈ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 એ બધું સાધક મદદ કરે ખરું આત્મા શોધ કરે તો નિરંતર ધોરણ ભગવાને કહ્યું છે નિરંતર એટલે ધોરણ બે ચાર પાંચ કલાક હાથે લાગે કેવું પછી કરે બીજું કરે કરે પણ જ્યાં ચારે પહેલા ત્યાં સ્વાધ્યાય નુકસાન નઈ રમી કમ રમી સારું છે પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય આપડે સારું બધી વ્યવસ્થા વળે અધ્યાય ઉઠી વસ્તુ વાત ના શરણમો એમાં ભાવ જાગે કે નહીં ઓમ નમ શિવાય શ્રી કૃષ્ણ શરણમ એ બોલીએ તો ભાવ ભાવ જાગે કે નહીં જાહેર બધું લાભકારી હોય માં જવું છે રાજા થવું હોય તો સાધ્યા ની જરૂર નથી તવી સાઈ છે શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત હવે જે કરવું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 કથાય નો ર કરવો છે કથાય મંદ કરવા છે વિષયો ના ભૂખ્યા છે ત્યારે સ્થિતિ વધુ નથી કથાય થવું હોય કથાય ચિંચિત માત્ર દુખ ના થાય શું ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ એક ઉપાધિ ના થાય એક ચિંતા આપડે મુક્તિ અનામરોપ ને શું કરતા શું બધા તમને અનામોક નો શું તમને નહીં જોયું તો ભાઈ વાત અચાત કાગ લેવા એમાં દસ આવી જાય ઢોકરો તારા કે કાયદો આપડે આત્મા શાંત પરિણામ માં હોય બારનું નિમિત્ત બહાર નો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને જિંદગી થઈ જાય તો એ આત્મબળ ઓછવું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન બળ કે આત્મબળ નો કોઈ ઉપાય છે કોઈ આપડે શાંત સ્થિર બેઠા હોય તે વખતે કોઈ ક્રોધી આવ્યો હોય તો તે વખતે આપડે પરિણામ બદલાય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 વધારવું કેવી રીતે દેહ ની લાલ દેહ ની લાગતાઓને એના અભાવ થાય તો એ આત્મવૈય શું છે ભૌતિક સુખો નો અભાવ કરે એ તો આત્મવિર્ય આત્મવિર્ય ખરાબ થઈ જાય કારણ કે ભૌતિક સુખ નો રાત્યો નિરાક શું કહ્યું એનો રાત્યો છે જ ભૌતિક સુખ નો પછી આત્મવિર્ય ખરાબ થઈ ગયો નહી તો પછી જ્ઞાની કુલ ની પાસે જવું એટલે તમને સંપૂર્ણ આત્મવિર્યવાન બનાવી શકે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 એને ત્યાં ઉદય ઉદય ફરે જાય ઉદયું યાદ કરે છે ત્યાં નાની એ નથી થાય ત્યાગ એમને પોતે લખ્યું જ્ઞાની મુશ્કે ત્યાગ સંભવે નહી જ્ઞાન થયું તે ત્યાગા ત્યાગ ના હોય ના હોય ના હોય ના હોય તે ઉઠાઈ જાય લોકો હોય તો ત્યાગ કરે ચિંતિત માત્ર છે ત્યાગ જ્ઞાની પદ રાય નહીં માર્ગ માં જ્ઞાની પક્ષ કેવું પડે છે બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ એ જેના ત્યાગા ત્યાગ ના સંભવેદ્રા રાખીએ ત્યારે કરવાનું છું નથી આશ્ચર્ય આ કાળમાં મોટું આશ્ચર્ય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 સ્વતંત્ર હિત હોવાથી ભગવાન બોલે છે કઈ થાય એ તપ ને ભગવાને તપ કહ્યું પરિણામ ના બદલાય થાય છે દેખાતા કોને હમણાં ત્રણ તપ એ તપત નથી કરવામાં એ તપાસ સંસાર હેતુ છે શું સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે છે પુણ્ય ફળ આપે છે જ્ઞાન ને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન ને જ તપ કે છે ના એવું બધી લખ્યું જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાન તપ નથી તપ જ્ઞાન નથી શું કયું શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશમાં હોય તો હું લાગુ કે પૂછ્યો નઈ આ ટોકસ આપું એક તો તકેલા હોય અને તમે પીડી અગાવ પણ આઈ થિંક ઘડવો એક તો તપેરા શું વાત લાગે મંત્રો ઉપયોગ કરવો ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો ઉપયોગ આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે ઉપયોગ કરવો આપણા લાભ થતો એટલે કરવો ના લાભ મંત્ર આપવાનું ભાઈ આપણને ફળદાયી થતો હોય જવા દેવો ના ફળદાય માણસ વેપારી ના ભાઈ મળી જાય આપણને ગુરુ ગુરુ કોક જ માણસ વેપારી ના ભય એવા કઈ ઘણા ઘટના વેપારી છે અંદાજ આવવાનો થશે ને સંયમ રે નિર સંયમ રે નિરંતર ચોવીસે ક્ષણ સંયમ રે નહી રાતે ઉઘે થતા સંયમ ની બાદ નહી રાતે ઊગો થતા સંયમી બાદ નહીં ઊંઘી ગયા ઉઠ્યા પેલા થઈ એમ નો ભાઈ તો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 લોકિક એટલે લોક માં કેવાન કે સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનો ક્રોધ માર્ગ ના લોક નો સંયમ કરવો એનું નામ સંયમ કે આમને સંયમ તમારે વચ્ચે એ સંયમ ધીમો આ સંયમ સીમો ફેર ઓછી હોવાથી એનો રાગ ઓછો મળે જેટલો સમજે થોડા કે હું શું કમાયો પાંચ માણસ છે કે હજાર માણસ થી દુખ હડે નઈ એક પણ દુઃખ કોઈ દુઃખે નઈ એનું નામ સંયમ આ અંગ્રેજ છે તો બોલ્યા તમને આપ્યું તમને લાગ્યું એ શું કેવા માંગે આપના ચાર બિન મારા હૃદય માં સ્થાન પામો એ શું સ્થાન પા આપનું સર અંગીકાર પછી થાય કે તમે તમે જઈ તૈયાર સાથે બધા ઉપાય તો વિચાર આવે ને વિષય નો પેલું અંતઃકરણ આખું મન બુદ્ધિ જીતતા બધું એમાં પરવાઈ રહે પછી થશે આગળ ના ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય બરોબર બઉ જબરજસ્ત ભાવ મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાય જવાબ આપ્યો કર્મીન લઈને તો આપડે બીજું બધું કર્મ આધીન છે પરંતુ આ વિષય બાવા એકલું ફરી શકે છે એ નિશ્ચય હોય તો નાની કૃપા હોય તો નાના પ્રોગ્રામ છે આપે છે પણ અત્યારે દૂધ પીએ છી ભૂખ લાગી છે બરસા ગયા મનનું સાંભળે ઘર બની ગયું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપડે વાત કઈ ને મનું સાંભળવું જ નહીં કોઈ નું સાંભળવું નથી ઢીલો કોણ થાય છે ઢીલો છે અત્યારે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે આ અંદર વિચાર આવે ને ને કોની દલાલી આપડી આપડી એટલે ભગવાન oh, <ti> અને જો જાણે કિતાબ બોલ ને દાનચોર કોની છે અને આ બધું જાણું દાનદ ચોર કોની છે દાનક ચોરિ છે સમજમાં છે આ શુદ્ધાત્માની નથી પણ હની તો છે ને નિશ્ચય જુદો પડે છે ને છોકરા નહી જઈએ તો આ બધી વાતોને નઈ જોઈએ બોધની જે પુસ્તકો જ્ઞાનલય કે આ ઉલટી થઈયું કે બળાય છે તે બધા આવા વિચારો ના એક વખત મનમાં વિચાર આવે કે બધા આવા વિચારો આવે એટલે ના થાય તો અંત કરાવશે ઘર હા હું આવું જરા આપડે રસન કેલું દલીલ બાજી કરે છે નિશ્ચય નથી બોલતું મળી ગયા માણસ છે બધા જે થાય એ તો કેવું જાય ને દાદા પણ એવી કરી કઈ ઉતનો જોખમ આવી જે પાઈએ તો ધુવા દેવી નતી જ જૈનવાદી નતી કે તો રેગ્યુલર લાગે તો બસ ફરી સાયકલ ઇન્સ્પેક્ટ કરી લે બીરો દે છે કે આ નથી દેતા એ આમ આમ એ હું ગાટુ નઈ કે આવું પણ પેલા વિચારો ના જે બંધ છે આપડે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત આવા વિચારો આવે છે એ બધી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપડી સહી નથી ને જેવાના અગર મારું કરું એમ કઈ દી શું તું કહીએ તો આપડે એને માલિક પતિ મૂકી દેશે પેટીમાં પતિ પાસે પેટી મલાવી મૂકી ને બાળકા દેખાડશે બંને આપણે શું લેવા આપણને ખબર પડે ને તારા ખબર પડે એમને બધા ને ખબર ને આપડે વાતના છે જ કેવું આવે છે ના એ આપણને ખબર પડે એ આપે જોવા જવું ને જે કામ જવું ફેરવાના ઠે ફેરવવાનું ફેરવીયે તો છે એ બાજુ જવું જ નથી પણ અંદર અંતર બધું ચાલ્યા કરે છે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 ના ઘર ગતિ ભાઈ દાદા આપડે આપડે શું જોયું પાંચ છ ત્યાં થી મહુમા શ્રી ચંદીરામ સહાણી ત્યાં નવજીવન વડોદરા સવાર ત્યાગ ના ફળ ત્યાગ હોય ના ફળ त्याद बुद्धि ने, ने, ने खड़ा करने के बहुत शास्त्रों पर पची एम कम ભગવાન ની લકી બુદ્ધિ વાળી લખી બુદ્ધિ વાળા એટલે અસહજ થઈ ના કામ થાય બુદ્ધિ ખલાસ થયા પછી એટલે સહજ વાણી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ બઉ હતી તો ખાલી થઈ ગઈ બુદ્ધિ કેવી ખાલી થાય કોઈ કહે છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય ખોલે નહિ જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે છતાં એક ભેગા થાય તો કનૈયા ભાઈ શું કે પેલું હોય તો આપી જજો એમ કે આવ્યા હોય તો પેલો શું કે શું આપી જવા કઈ ગયા ते मरी पास गया था ते भूली गोरी वो न्याय नहीं तो ने रात चलाई चलाई कर बुद्धि कसत कराई करे जो आखिर रात बुद्धि कसत करे नही हाँ बुद्धि ओवा रस्त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 પાંચસો લીધા માં ફાયદો નથી આવું બોલે હોય છે દાખલો બનેલો છે મારી જાતે મને દસ તો લાભ થઈ ગયો આધા માણસ પેલું તો હાથ ને બધું થયું કે આપેલા તેનો ગુણ ક્યાં ગયો ઉપકાર ક્યાં ગયો બધું છે આપડે શરમથી બોલજે નઈ આપણે શરમથી બોલીએ બિચાર દુઃખ થશે મે આપ્યા ઓડું હિંમત ભગવાન ને ચેતરા ની હિંમત કરી માં એટલે મેં કોઈ આ તો દબત્કાર કરવા છે મેં કહ્યું કે તમને ચા પાણી નાસ્તો કરાવ હું મૂર્ખ બન્યો ખરો સાચી ખુશી થઈને મુર્ખ બન્યો કે હમણાં છૂટું ઊંચા આવે તેની પાસે લીધા હોત તો મને પાંચ લાખ ના નુકસાન ઉતાર હતી એનું ઓળખાણ થયું માટે એ એના કરતો મને બઉ સુ થયું લાભ થયો અત્યારે આવું છે અને સારો માણસ ને ચારો માણસ પાનસે આકારો ઉપવાદ બોલે નહીં જોયા બધી જાતના લોકો છે તિરસ્કાર કરવા અમુક માણસો હોય તેને લઈને આ જગત બધું ભગવાય છે પણ બુદ્ધિ બુદ્ધિ બંધ ઉપાય અને એની બધું બુદ્ધિ ચલાવો તો રાત્રી રાત કેટલા જાડા સુધી ચાલ્યા કરે કેટલા દિવસ સુધી ચલાવે એટલે બુદ્ધિ કસરત કરીને કસરત નો સ્કોપ જ ના આપી હતી